એનો પુરુષાર્થ કરવો નઈ મૂર્ખાઈ નો કારણ બરોબર બરોબર કયો પુરુષાર્થ કરવો જોઈએ એનો પુરુષાર્થ એક ભગવાન મોક્ષ જવું હોય જે કઈ આલવાન થવું હોય તો બસ બીજું રૂટ કોજ્ઞાન ના છે પોતે કોણ થયું એનું ભાન નથી ને એનું અજ્ઞાન બરોબર હવે આ કોચકા જ્ઞાનીઓ હોતા નથી કોઈ કાળ જ્ઞાની એટલે દુર્લભ દુર્લભ દુર્લભમાં રોજ બોલ્યા આગળ જે મને જ્ઞાન ઈ પ્રાપ્ત થાવ મારે બીજું કઈ જોઈતું નથી મને જ્ઞાન બીજી કોઈ જરૂર બસ મારે જ્ઞાન ની પ્રાપ્ત થઈ મારે જરૂર નથી જ્ઞાન મને જ્ઞાન પ્રાપ્ત થઈ જરૂર જ્ઞાન એટલું આવે પાછા આપડે એવું જવાબદારી હોય લીલી બચ્ચે જંગી હોય ચલાવે એટલે જ્ઞાન ની પ્રાપ્ત થાય એટલું જ માક મા કરવાનું ભગવાન મૂર્તિ પણ હશે દર્શન કરવાનું કારણ કે જ્યાં સુધી પોતાના આત્મ જ્ઞાન થયું નથી અમૃત નો દર્શન થયા નથી અમૂર્ત અનુભવ થયો નથી ત્યાં સુધી મૂર્તિ પાસે એ તીર્થંકરો ની મૂર્તિઓ છે કોની છે આરોપિત ભાવ છે ભલે આરોપિત ભાવ છે આ જગત જ બધું આરોપી તમે ક્યાં ગીતે લાલશો આરોપ કર્યો મારે જ્ઞાની ના મળ્યા ને અજ્ઞાની મળ્યા પણ તે કેવા નિષ્પ્રહી કેવું નિષ્પ્રહી નિષ્પ્રહી કોઈ પણ પ્રકારની લાલચ નહીબર આપણે એમને શું ચશ્મા લાયાલી મંડે નહીં એટલે નિષ્ફળ ગુરુ ત્યાં સુધી જ્યાં કોઈ લાયા લે નઈ ત્યાં સુધી એમને એમ ચલાય લે શું થાય પણ બિલકુલ સલાય ના લે જ્ઞાની જેવું ના હોય ઠાકોર કેવું ગુરુ શા માટે કરવાના કારણો નથી પણ નિષ્ફળતા ગુણ બહુ મોટો છે શું છે નિષ્ફળતા ગુણ બૌ મોટો છે મૂર્તિ એવું રાખવું જોઈએ આપડે ભાવ થી દર્શન કરવા જોઈએ પછી બાર જોડો યાદ કરીએ લઈ જશે શું થશે આવે જોડાવે પચી બત્રીસ પંચાણું રૂપિયા ના આવે છે બાર ચંફલકાર છે ને તે યાદ મેં ભાવિ ભગવાન ને પૂછ્યું કેમ આ લોકો રાજી નહી થતા મારો ગપ્પુ નથી ગુરુ એ ગપુ નથી શું કહ્યું ગુરુ ગુરુ એ ગપુ નથી જ્ઞાન ગુરુ એ ગુરુ ગુરુ ગપુ નથી લાવતું ના હોય બધાને નહીં તો આપડે કઈ બાપજી બઉ હારા માણસો એટલે મને તો કોઈ મારા બોલ્યો જ નથી એવું લાગે એટલે આપડે બોર તો બોલવું વાળો ધમાકી હોય ને તપસ્વી દાદાકી ની મિરકી ની લાલસાય ને એ ધમાકી હોય બેડ હોય તોડી જાય ના બે તપસ્વી નું નામ ના દેવું આ તપસ્વી બીજા બધા નામ દેવું શું તમે એ નાતના હો તો તમારે નાપ દેવું એ જાતના તમે હો પોતાની જાતિ મિલન હોય તો વધુ નથી પણ આપણી જાતિ મિલન હોય ને આપણે તપ કરવાની શક્તિ ના હોય અને આપણે એમની જોડે સ્વાગત કરીએ તો હું ઊંધું નથી બધી જાતની પ્રકૃતિ ના છે કેવું છે બધી જાતની પ્રકૃતિના એ કઈ મોક્ષે જતા મોક્ષમાં જતા આ તપ ભગવાને કહ્યું ભગવાન જ્ઞાન દર્શન સારી રીતે તપ ચાર પાયા મોક્ષ ના ખાયા પાંચ મોક્ષા ભગવાન ખોલો થોડો એ જેના જ્ઞાન દર્શન ચાર રીતના તપ ચાર પાયા હોય ને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 કોઈ આત્મા નહી આત્મા પોતે અનંત સુખનો ધણી આવે આ આ બરફ ને ઉપર દેવતા મૂકે દજાય બરફ ના ગ જાય બરફ ન જાય ને બેક દેવતા ઢરી જાય હે દેવતા ઢરી જાય દેવતા ઢરી જાય ને દેવતા ઢરી જાય ને આપણા છે વિરોધ અભાસ લાગે પણ આત્મા આનંદ સુખ નો થાય નહીં કેવી રીતે જે સુખ નું વેદન કરે છે તે અહંકાર અહંકાર કરે બરોબર છે સુખ વેદન કરે છે અહંકાર નામ બરોબર છે પણ દાદા દુઃખ જે આવે છે દુઃખ એ અહંકાર જ વેદન છે અને અહંકાર જ કરે છે પણ અંકાર ઉભો કરતો નથી એટલે અને અહંકાર જો કદી નિર્બળો અહંકાર હોય ને હમખુ ક્યાં હમકુ ક્યાં અમકુ કઈ ખાડ અમ ખુબ થી હિમાલય ઉપર ટ્રાઇલર અહંકાર મને બઉ દુઃખ પડ્યું એ ખાલી અહંકાર કરે છે એટલું જ કોઈ દડો વિષય બોલવા નથી કોઈ દડો શું જ નથી અહંકાર કરે એટલું શું કરે છે ખાલી અહંકાર કરે છે અસાતાવિ ની એ આત્મા ભોગવે છે કે શરીર ભોગવે આત્મા ભોગવવાનું હોય નઈ અરે શરીર શરીર શરીર ભોગવે છે તમે શરીર નથી ભોગવું અલંકાર ભોગવે શરીર ભોગવ શરીર જળ છે શરીર જળ છે દાદા સાતાવેદ ની અસતાવેદની જીવને થાય છે એ શું છે એ અહંકાર મને મને અસતા વર્તે છે સહન ના થાય પણ કોને થાય છે દાદા અહંકાર ને અહંકાર ને થાય છે પચી ગયું બરોબર અહંકાર કરી આપશે કે સાતા વેદની નું વેતન કરે આત્મા છું શું છે આ તો કરે છે બીજ વ્યવસ્થિત કરે છે ને કે છે હું કરું છું છે ને હમ ઠું થયું મેં કર્યું આ રોંગ છે તેનું ફળ ઉભા થયું તેના ફળ ના સાતા વ્યક્તિ સાતા વ્યક્તિ તેના ફળ ક્રોશ માન માયા લોક છે આ બધું ઉભું થઈ ગયું છે ધણી આપડે પોતે ધણી હોવું આપડે કારણ કે ચોક મઈ કોઈની બૂમ નથી અત્યારે કોઈ ટેબલ ગકડાવું તો ના આપડે ટેબલ ખગડા સમજાવી છે કરવામાં આવે છે ઉદય કર્મ કરાવે છે એ ક્યાં થાય કઈ જાત નો માણસ સુધી તો ઉદય કામ કરાવે છે બીજા થાય નહીં એ તો હું જ કરું બરાષાર્થ ત્યાં નક્કી કર્યા પછી ની વાત છે એ તો એ જ વાત કરશે ને આજે જઈનો એમ કે છે કે પુરુષાર્થ છે ત્યાં ઊંધો માન્યતા નહીં માન્યતા માન્યતા બરોબર છે પરિણામી બાજા છે બરોબર ધનવાના શું કહ્યું કે ભગવાને કહ્યું બાવીસ એવા હતા વિચક વિચાર હતા એક પ્રતિક્રમણ ઉદાર પ્રતિક્રમણ એ સ્વાયત સમજણ નું પરિણામ હોય તો કામ ચાલે બરોબર અને તે અને તે અહીંથી આવેલો હોય તો બસ બસ નો વ્યવહાર મુંબઈમાં ક્યાંથી મળે કે ભાઈ અમુક વિવાર અમુક આગળ આવ્યો અહીંયા રસઈ ના રસાઈ ખાડીને આવડે બરાબર બસ નો વ્યવહાર જોઈ પણ આવે તો પેલું મિથ્યા નિયું દાદા ગુજરાત માંથી પણ મિથ્યા મિત્ર ઘ અને घसाय आप नर्मदा जी छे હેલા પેલા પહાડો માંથી નીકળે છે ત્યાં પહાડો માંથી બધો મરમ તૂટી પડે છે બધી પાણી લો થાય છે રેતી રેતી રેતી આવડાવ જુદા પાડી છે પાણી બધા જુદા પાડી ને ગતે સામ સામે આમ લઈ જાય લઈ જાય ને એ ગચી અને અહીંયા આગળ ભાડું જ આવે તારે ગોળ થાય તારે એટલે આ મિથ્યા મિથા ગાય ત્યાં સુધી જન્મ આવે છે ઘાતુ ઘાતું વેદાંત માં પણ આવે છે બે જગાય નું માથી લેજો જૈનો ને કહ્યું છે અને વેદાંતિયા એટલે ક્રોધના કયા કારણો છે એ કારણો નો નાશ કરવામાં આવે તો ક્રોધ ક્રોધ જાય જો ક્રોધ જવાના બે રસ્તા એક તો અજ્ઞાનતાથી જ્ઞાન થી બધું જતું રહે ના થાય એવું હોય ક્રોધ કાઢવો હોય કોઈ માણસ ને ક્રોધ મને કેમ થાય છે ત્યારે જયારે જયારે કપ્રકાભી ફૂટે છે ત્યારે થાય હવે પછી પર વિચાર કરવાનો કપર કાપી ફૂટે છે એમાં મને કેમ થાય છે ત્યારે કપર કાપી ફરી પૈસા કચી લાવી પડે ને પૈસા માટે મને શું વાંધો છે બેંક માં છે એવું ઘણા કરેલો હોય છે પાછા મેં જોયા બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓ પણ ક્લેશ ઓછો થાય એવા રસ્તા ખોરી કાઢેલા હોય છે પણ એનો બાપ ઇકો આ બધા નો કર્યા નો જાય પાછું બીજું કશું ના આવે જ્ઞાની પુરુષ અમને મળું પેલા એમના એકલા ભાવના કરી દોઢ વર્ષ સુધી શાંતિલાલે વાંચું પણ પુસ્તક માં મને એમ કઈ લાગ્યું નઈ ગઈ આપણને આપણું કામ નીકળ્યું એવું લાગ્યું નહી પણ મને એક વાક્ય બહુ ગમ્યું એમનું કે ભાઈ તું જ્ઞાની પુરુષને ફરી કાઢી શોધમાં બીજું કે આ લોકો તો કેવા સત્પુરુષ ગમે તેને માની લે ભગવું લુ ને ઘર લુગડું વાઘરાય નહી વાઘરાય નહી બેઠા હોય અરે વાણી જેની શાસ્ત્રો ના હોય એવી વાણી હોય શાસ્ત્રમાં ન હોય એવી શાસ્ત્રો હોય તારે શાસ્ત્રો દેહ ફેર છો તો જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની કહેવાય તો ને સાવસા સંપૂર્ણ પ્રાપ્ત થાય હા ઇગોઇઝમ તો ખલાસ થઈ જાય પણ પડછાયો પડતો હોય તો ઇગોઇઝમ તોય છે પડછાયો પણ ના હોય મા પડછાયો પણ ના થયો હોય ના હોય ના હોય પણ એનો જ્ઞાન મળે તો જ્ઞાન નઈ તો લઈ લેવું ગમે લઈ લેવી અમીપા થી લઈ લેવું શું કરવું સરંતિલાલ તો શું કરવું આપડે પણ તમે આવ્યો તમે આવ્યો ત્યાં દોડ પછી ક્યાં ક્યાં કર્યું તાર મને જડ્યા કે તમે ત્યાં પછી ખુબ રડતા તા ખુબ રડ્યા તા ત કે છે કે આ જોણ્યા નહીં અત્યાર સુધી દુઃખ પડ્યા સુખ નો એટલે જ્ઞાની પુરુષ ને તો વર્ણન ના કરી શકાય વર્ણન મુશ્કેલ છે વર્ણન કરનાર ની ભૂલ થાય તીર્થંકરો નું વર્ણન ના કરાય સંઘ ને માન આપતા હતા ને તીર્ષંકરો હે સંઘને માન આપતા કે સંઘ સંઘને માન આપતાંકરો નહીં સંઘને તો સંઘને તો પ્રેપીજ બેસાડેલી રાખેલી કરી બે તો આ પબ્લિક નું શું થાય જાણતા હતા કહ્યું કે ભાઈ પચીસમો તીર્થ કર બઉ વખાણ કર્યા કારણ કે જાણ ને તેમના હાથે બઉનારા બધા અને કુંભાર નું કામ એ જ કરે કેટલા મોટા ઘડે તૈયાર થઈ રંગ રોગાણ કરી વર્ણન ના કરી બેટા પટેલ ને મહાવત મહાવી આવેલા છે એ જાણતા આ કાળ દુશ્મ કાર છે આ છે તે ટ્રાફિક કારણતા બહુ વિચિત્ર છે જે કા જોયો ના હોય એવા કારણ મહાવેન્ટ બધા ને અને પેલા વાર આમ તો મહાવત સમજતા જ નતા એ તો બિચારા એમ કહ્યું દર્શન કર્યા કરો તો હૃદય ચાલ્યા કરતું એમ નથી બિચાર સરળ સરળ અમે બઉ સરળ અમે ના આમ હેડ સરળ હોય માઇલ્ડ હોય જેમ વારિયત એવું આમ વાળે એવું કેવું એવું તમારે કયા પડ્યું ખાટ કરી પછી બીજી વાત દવા હલાયેલી ખડાટ કર્યા કે કાયદા વગર બધું તંત્ર ચલાવવાનું કઈ કાયદો હોય તંત્ર બધું કાયદા વગર ચલાવવાનું કાયદા ચાલે પણ ચાલે જ છે ને પરમ વિનય કાયદો આપડો શું કર્યું પરમ વિનય એ જ કાયદો તે કાયદો તો તીર્થન કરોડ હતો ત્યાંથી આપડે નવો ભોગ ગાલ્યો નથી તીર્થન કરોડો ચાલ્યો પરમ વિનય થી પરમી ન કરવા ને કશું વધારે આપડે એવું નહી રાખવાનું આપડે જે ઠીક લાગે બોલવું શું છે બેઠો બેઠું હોય કોઈ પરમીટેડ પરમીટેડ બે અરે કોઈ વામ કરી ના બેઠકો થાયમ વિ નહી આપણે બાકી અમે જવા જવા દર્શન કરવા જતા હતા જ્યાં જાય છે લાલ ગાય ને દોરી ગાય ને કાળી ગાય ને તો ગાય ગાયું કરતા નથી ચા ના પી તો જમકીર બે મારા આપવાનું દૂધ તો મને આવું કઉર્મ ની વાત પણ ધર્મ ચા શું માનસ બધે જોવા જોઈશે તો આ દૂધ છે ગાય નું દૂધ છે માટે નહીં એક ચિંતન કરેલ દામ નક્કી કરીટલા સારો ઉકેલ ડાક્ટર ને ઉકેલ આવે છે મહિને બે મહિને મળી જાય છે સામાન્ય ખીચડી ખા ને સંતોષ કેવાનો ખાલી આ ઈગોઈ ચમચું પાછળ જ આવ્યો ઈગોઈ કરેલું કઈ ખોટું નથી વસ્તુમાં એ મહારાજ આચાર્ય બઉ લગડા કશું હતો ને આપડે જો આ જ્ઞાન આપ્યું હોય તો કોબરો સીધો હોવો જોઈએ હા તોબરો બહુ વાતો હોય તોબરા વાળા હોય પણ બધું એવું તો બે હોય ને એકલા કીધા તોભરા વાળા તો કામ ના થાય જોવા જાય તો વેપાર માં ના થાય હારો વાત કરતા કરતા કઈ વાત નીકળી જાય વાત તો સમજવા ટ્યુશન કરવા તો બહુ રીતે સમજવા જે વાત કરો સામાન્ય સામાન્ય બુદ્ધિ બુદ્ધિ અને પ્રજ્ઞા બુદ્ધિ કોમન સેન્સ એ હંમેશા સંસાર ઉકેલી શું કરીએ સંસાર ઉકેલી સંસાર ના તારા બધા ઉકેલ્યા છે પણ મોક્ષનું ઉકેલી અગર તું સંકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય સંકેત માં પ્રજ્ઞા કેવી શરૂઆત થાય બીજનો ચંદ્ર જે રીતે શરૂઆત થાય બરોબર અને અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય કોલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં જ લઈ જવા માટે ચેતરે છે એ પ્રજ્ઞા ચેતરે છે મારે ઘડી ચેતલ છે તે કોણ કરે છે પ્રજ્ઞા ત્યારે આપણા શું હતું ભરત કે ચેતનનાર રાખવા પડ્યા નોકર રાખવા પડ્યા પંદર પંદર મિનિટે બોલે ભરત ચે ચે ચે સાય વખત બોલે તો તમારે તો કોઈ ચેતનનાર માહિતી છે પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાશક્તિ મોક્ષે લઈ જવાનું કામ એનું કામ જ શું મોક્ષ જોડી ને લઈ જવું શું કયું અને મોક્ષ માં ક્યારે જવા ના મોક્ષ એનું કામ છે આ બે ની મહિના ખડા મણ સારા કરે એ અમારી જોડે અમારી જોડે અજ્ઞાશક્તિ ક્યાં ને ક્યાં એન્સ લઈ ગયા છે એ બાજુ બુમ જ નહીં ખેંચ જ નહીં પ્રજ્ઞા અજ્ઞાશક્તિ સંસારમાં ભટકાય ભટકા કર્યા અભૂત થઈને બેઠેલા બુદ્ધિ શું દેખાડે નફો ટોટો દેખાડે હા એ અજ્ઞાશક્તિ હંમેશા નફો ને ટોટો બે દેખા કે આટલા લેટ થયા એટલે હું લેટ થયા એમાં પૈસા ગયા તા કે ના લેટ થયા પણ દરેક ચીજમાં નફો ટોટો જોફો ટોટો એ દેખાડે નફો ટોટ રસ્તો બારી કરવાના દે બરોબર આપડે તો આ બધું અમે વ્યવસ્થિત ના ગણતા હોત અમે બુદ્ધિ ના થોડો જય સચીક વ્યવસ્થિત અમે જો ગણતા ના હોત ને તો અમે અબૂદ ના થઈ જાત નવો નવો <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> જીવ માત્રામાં સ્વરિણામ પરિણામ એટલે પરિણામ ને સ્વપરિણામ માને છે શું માને હિસાબે સ્વપરણામ ને પરિણામ માને અને સ્વને સ્વય સ્વ મા સ્વપરણામ માને કાકા પરિણામ ને પોતાના માન્યો બધો બધો એટલે પછી કે દાળ ભાત રોટલી શાક મેં જાતે જ બનાવી રોટલી હા આપડે કઈ તમે આ રોટલી જ્ઞાન હતું કાકા જ્ઞાન તો હતું જ મને એટલે જ્ઞાને હું જાણું છું અને ક્રિયાએ હું કરું છું શું કે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 પ્રકાશ નય છે તૃપ્તિ વરે નહી સંતોષ લોક કાય છે તો સંતોષ થાય છે સાયકોલોજી પરિણામ છે ક્યાં છે સાયકોલોજી આપડે તૃપ્તિ ના થઈ તૃપ્તિ તો ના થાય કે ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષા પૂરી થઈ પૂરી થઈ ઈચ્છા જ્યાંથી ઊભી થાય ત્યાંથી જ અગ્નિ હાઈ અને શું થયું અગ્નવા માટે ઓલવે ત્યારે હા હવે હવે આ બેણાવી ઈચ્છે અરે હજી ભાઈ હાથ બેગીને તું અત્યારે મારે પડશે કાળ પાક્યા વગર એટલે એમાંથી બકરી લાવી શકે અને બકરી એના બચ્ચા થશે અને પછી બચ્ચાને પાછું વેચી એમાંથી એની પાછું આમ થશે ત્યાં બીજા લાવીશ બકરો અને તારા બચ્ચા થશે પછી પાણી ઓલાય બે જુગા થતે તોકરા કેસી બાબા જમાદાર ઉતારું કઈક ના ના ના આતર રો બોલ એવા આજે કે તે દેખ દેખતે લીનો હે ખરાય પર યદ માં એક સદી કરતા ડબલ વાર દેખા કના દેજો આ દે આ જગત નો અમે સંપૂર્ણ ફોર પાડીએ છીએ કે તમારો ઉપરી કોઈ નથી એની ગેરંટી બોન્ડ લખી આપો નથી દખલ નથી એનું ગેરંટી બોન્ડ લખ્યા તમારામાં કોઈ કિંચિત માત્ર દખલ નથી કોઈ પણ માણસ કોઈ દખલ કરી શકે એમ છે જ નહીં એવું આ જગત કોઈ તમારો ઉપરી છે જ નહીં એવું આ જગત એમાં આવી દશાઓ થઈ ગઈ મનુષ્ય લાચારી અનુભવ એની માને પેટે જન્મેલો થોક માણસ છે ચક્કર ચમકસ છે એમ તો લાચાર થઈ જશે માને પેટે નહિ જન્મેલો કઈ જધેરી પેટે નહીં જન્મેલો ને માને પેટે હોય ત્યારે પોલીસ થાય ને તમારા ચોપડા નો હિસાબ કરી રહ્યો છે અને તમારા ઉપરી કેમ જણાય છે કારણ કે તમારું ઉપરી તમારા બ્લન્ડર છે તમે તમારું અસ્તિત્વ નું ભાન છે પણ વસ્તુ ભાન નથી અને તમે ચંદુલાલ છું અને વસ્તુત્વ નું ભાન થાય તો કોઈ ઉપરી છે જ નહીં પછી ભૂલ હોય તો કે જાય તેનું મિસ્ટેક જતી રહે છે નહીં હું લખી આપું છું શું કહ્યું ભગવાન એવું ના બનાવ્યા તો પુરુષ નું ના બનાવ એમ નઈ પણ આ લોકો મારી વાત થી હિંમત આવે ને સમજે નથી તેને નથી કઉ એવું કહેવાય નઈ કોઈ થી આ વર્લ્ડ માં કોઈ બોલી શકાય ને કે આમ નથી બોલાય જ નહીં પુરુષો તારી મિસ્ટેક અને બ્રિન્ડર તે જ છે તારા તો આનું કે લાવે નીકળી જાય નહી તો એનો અમે ગેરંટી પણ લખીએ ચાકી દ પછી નામ થાય કે સેકટરી આવી જ છે રાત ને સમજાય લોકો તો બહુ ભડકી ગયેલા બાપે મરી ગયો ને એની મારી ગયું શું કહ્યું એના માટે ચિંતા કરે નિમિત્ત ભાવ હોય લાચારી ના હોય શું કહ્યું આપણે શાકવારી શાકવારી એ નિશન કેમ કે મારે તો ગમત કરવાની ડાક્ટરો હવે વધ્યા છે ને હવે બધા હં કરી અને બધા જતા રે બે જ વડોદરા ખાતે રાખ્યો તો આપડે જીવ લાગશે અહીંયા